ના હોય તો રડો ફરી તમે ક્યારે અસહાય ના હોય તો રડો નહી તો પછી અસવા ના હોય તો રખશો દુઃખ yeah, છે <laughs> <laughs> <coughs> <coughs> એ બધું બધું પણ અમુક પ્રસંગો થી રડવું તો આવે ને બોધું છે એવું રડવું સપડિયા જુગા દે ઓન ટેમ્પર એટલે તમરક કો તેર રડ તો ઘરેડ સમજાણ નર્ષ ના પણ આસુ તો હોય ને હર્ષ ઘણો થાય તો આસુ તો હોય છે પણ વીરા ના આંસુ ના હોય દાદા વીરા ના આંસુ ના હોય એ જુદી વસ્તુ છે કરે એ બઉ ને આપડે તો નો કરે જો હોય તો નથી એને ભગવાન કલમ સમજાવો આમ કહો એ કલમ સમજાવો એકજાવતો આવે છે ખુદ ને જાણે ખુદ માં રહેવું પડે ખુદમાં બીજા છે ખુદ માં મનુભાઈ આટો ઉછેર પડેલો બોલ એની ફરી આટલો આવે ફરી રચના આવે ફરી આપડે જે બોલ નાખ્યો છે એ પાછો એ મનુભાઈ કે દાદાને સોંપી દીધું તો હતો પછી બોલ પાણી આવતું હોય અને આપડે તલાવ કરી દીધું બંધ કરી દો એટલે બંધ કર્યું અને પછી આપડે ચલા પાણી આવ્યા જ કરો માર્યું કેમ પાણી લેવા છે સમજતો ને તમારે ટ્રેન્સ આવશે જિસારે એ રિપોર્ટ જેમ કુડાને બનાય ને કુડા છે આ તે મેં કાય સુપ્રભાના દાદા બધું બનાય્યું અને કાય ખોરાક ન આઈ ગયા દાદા ઓલી કોડ ઇન્ડિયન પીપલ સુ ભાઈ હો યદમા નેતા જે તે સ્કીટર અતમાન એક કોની સોવાતો ભગવાન બનાવી છે ઓય જે આઈલા ઓકે બરાણે છટકું છે રાજા બરાણે બુલોમાંથી છટકી બાનાસો દેખ છે રેતી દેવદ મેલેટર ભગવાન મેલે દેવ મેલેટર બરા ઓકે દાદા ને બોડુલી કે મુલ માર મולי મולי રેકબત ગુરપોટી આવી મુલガરી ત્યારે નીકળ આ જગનાત થાય કરો એક એક જગનાત કે આ તો વા દે પર સમજાતું કુદી અંતિમ માનન જો બતાનજી અનંત તારકી બટેક બટેક જતા કોઈ ચેનરો મળ્યો નહીં કાથી ધોગે ઉપર બાપો એ નથી કોઈ જાણતો હોય ને મનમાં જેમ પણ બોલી ને તો ગુણાકાર બેરોધાભાસ વિરોધાભાસ એમાં તમ પડ્યા બોલો આથી કોલેજ પાર થઈ ગઈ અને પોતાનું સુખ સાથે સાચી જોઈ નથી બાપો એ કરે છે શું કરું છું એવું ક્યાં કર અને આપડે ભગવાન કરીએ એટલે જે ભાવના ઉત્પન્ન આપડે થાય છે એ સ્થળ કયું એટલે મનમ ભાવના ક્યા ભાવના થાય આપણને તેને ભાવના થાય ભાવે અને ભાવના જે ઉત્પન્ન થાય છે એ તો કરમ છે શું જે જે દ જે કઈ ભાવ થયા એ કર્મ નું ફળ થયું તો પછી જાતના ભાવ ઉત્પન્ન થયા એ કર્મ નું બીજા ભાવનું કરાવન થયા એ ભાવ થી બાજુ બીજું બીજું બાજુ ચાર તો થાય ને ચાર થાય ना के जाए। तो, था। था। खा, खा, से के तो, तो। जे कहीं भाव आत्मा छे कर कहीं सारा भाव खराब भाव उत्पन्न था आप हाथ मैं कर्म ने लीजे व्यवस्थित प्रेरा અને પછી પણ કોઈક વાર ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો શું સાચી થયું હોય જ્ઞાન આપડે મળ્યું તો આપડે કોઈક વાર ખરાબ ભાવ ઉત્પન્ન થઈ ગયો કર્મ કરે તો ખરાબ હાલ અહી બધું સમાજ ને શું છે અમેરિકા ને છોડીઓ બધી જતી રહેતી રહે ચિંતા ના હોય બહુ અને આપડા લોકો દરેક માન્યતા